સે ઉપાય થતો નથી એમ અમે જાણી લીધું એટલે ચંદર હારી છે ચંદ્રમે નામ પાયેલું નામ ની જોડે આપડે દાદા બે ને આપના જૂતા બરાબર છે પણ આપડે કર્મ ફળ ભોગવવો પડે છે આપણે જ ભોગવવું પડશે ને હવે કર્મ જ ના થવાનું હવે થોડા જૂના જે છે ને તે ભોગવવાનું આજે ખાય બધું હવે શંભર લેવાનું શંભર લેવાનું આ ઊંડા ઉતરું નહીં આપડે આ કહ્યું ને આજ્ઞામાં આજ્ઞામાં જવું રિલેટીએ ને કેવાનું તો એમ તારે મહેતા ની બહુ વાત નથી કરી એમની જોડે મારી વાત ઊંચી હોય બધું ભૂલ્યો ને અમારે કલાક બે ફાય બે કલાક સુકાઈ જઈશું હા કહ્યું છે કર્યા કરવાનું રાતે ધ્યાન કરી અને સુધી વાંધો પણ આવ્યો છે આપડે એમ માની આપડે કર્મ બંધાશે નહીં પણ અત્યારે એ વાત ને આપડે જોવાની કે કર્મ કરીએ છીએ બંધાય છે અને આ બોગવા પડે છે એ વાત તો આપડે જોવાની પડશે જાય નહીં એવો રસ્તો કરો એમ મારી ભગવાન શું છે તો મેં સંભર વાંચ્યું છે આ પુસ્તક વાંચ્યું નહિ અને આ કયું આપડે લાકડું હોય આપડું લાકડું હોય એમાં આટલો ભાગ ભરેલો નાખે ના પૂરું ભરેલું અડધું ભરેલું ભાઈ પછી કોલસા નાખે ચાલે જ ના ચાલે લાકડામાં લાકડા લગાય કે એને અર્ધ દર્ધ કહેવાય શું કહેવાય ના એ સમજ્યા ના આપ્યું નથી આ સમય જ્ઞાન મોટા મોટા સાધુ સંન્યાસી કોઈને રહે નહીં એક જુદી ચિંતા પણ થાય ને આ કાયમ ચિંતા બંધ છે તો કદી દફો નહીં કરતો પુસ્તક પુસ્તક વાતન બંધ જ ને અમારા શહેરમાં ચાલશે ને આ ધર્મ છે એ શબ્દો નબળે છે પુસ્તક વાંચી ને ના પરો થયો ના લાગુ એના કરતા હળગાયું હળગાયું છે લોકો અર્ધાગ દર્શન સાઈ બાબા દર્શન સાઈ બાબા ને કર્યા બધા ભક્તો ને અંબાજી માતા ની હોય એની પર બધી મારાઓ ભરાયેલી આવે દરેક મહાત્મા એક એક પહેરાવે મને પહેરાવે નહીં પહેરાવો એટલા જલારામ આપણે જોયું અત્યાર જોયું કાલે કૃષ્ણ ના ઉપર થઈ ગયા બધા જુદી જુદી પ્રકૃતિ ના દર્શન કરવા આવે આ બરોબર આગે બળી ગયું છે નહીં આવે પ્રેક્ટિકલી થઈ ગયું તમારે મૈસૂર માં તું નહિ આવું જ મૈસૂર પૂજારી મૈસુરી કેવાય પૂજારી હવે જેટલો પુરસાદ તમે કરો એટલો તરશે ત્યારબાદ પોતે જ પ્રકૃતિ હતા પ્રકૃતિ અત્યારે હવે જેટલો પુરસાદ કરો એટલો થાય રાતે ઉણ આવી હોય તો એટલે સેલ્ફ નું રિયલાઈઝ હાજર થાય ને તો થાય અને પછી ભૂલાય ને એક સેકન્ડ ભૂલાય નહીં એક સેકન્ડ ના બુલાય નિરંતર રહે અમે કહીએ કે અમારે તો મોકલીયા પછી શંકા ના કરે તો આવે પણ આવે શા માટે ભરી નહી ગમે અભાર બધા જોખમદારી છે નઈ આવે ગોટ ઉધારે કઈ શું બરાબર બધો ટેક્સ તો દાદા કહેશે દુઃખ નું સમાધિ રૂપે તમાર કેટલાક સમાધિ રહેશે મને કહી જજો કે મને આવું થયું એવું કે છો કેવું તમને લાગે ક્રોધ થયો છે એવું લાગે તો મને કેવું મને ક્રોધ થયા પછી આ ક્રોધ નથી આ ફલાણો છે ક્રોધ ને એ બધી વસ્તુ જુદી છે તમને નહીં થવાનો હોય બિલકુલ એ પણ જે થાય તો બરાબર એમ કહી જજો ખબર ને ખરેખર ક્રોધ નથી હું તમને સમજાય થાય તે કહી જવું સાયન્સ વિજ્ઞાન વિજ્ઞાન માં ફેર પડતો છે અમે તમને આજ્ઞા આપી છે ને તેમાં જ તમે ઊંધું ચલાવો તો પછી ફેર થઈ જાય જોયું આજ્ઞા આપણે ઊંધું ચલાવ ઓછી પઢાઈ કરવા નથી ઊંધું ચલાવો વિરુદ્ધ ચાલો ત્યારે વાંધો ઓછી પડે ઉદાહરણ બેહોશી શું કરે તો બેહોશી થઈ જાય ને માણસ કે અજાગ્રત કહેવાય પણ જોઈ જો નું કરે તો બગડે શું મારે બગાડવું છે તો બગડે હવે એવું તો કોઈ કરે નહી છે ના કરે હા ગ્રહણ ત્યાગ કરવાનું રહ્યું નહી ગ્રહણ ત્યાગ કરવાનું અહંકાર તેનો ત્યાગ થઈ ગયો સ્વરૂપ થઈ ગયોગ કરવાનું થઈ ગયું ગ્રહણ કરવાનું ગ્રહણ થઈ ગયું ત્યાગ કરવાનો ત્યાગ થયો એટલે ગ્રહણ ત્યાગ નો રહ્યો નહિ હવે નિકાલ કરવાનો કડા રહ્યો નિકાલ કરતા આવે છે ને નિકાલ કરવાનો હા શાસ્ત્રોમાં તો આનંદ થાય છે એ ભૌતિક છે સંસાર મોડો લાગે સંસારના વિષયો બધા મોડા લાગે તમે તમને જલેબી આપી હોય ને નાસ્તામાં અને ત્યાં આપી હોય તો જલેબી પહેલી ખાઈ પછી ચા પીવા શું થાય લાગે જે વિશેષ હોય ને એ પહેલી બીજી વસ્તુ થયું એવું આ સાચો આનંદ સ્વાભાવિક આનંદ આ સંસાર ને એ બધા વિષયો મોડાઈ જાય શું એટલે અમે ત્યાગ કરવા ના ખાઈએ મે મોરું કઈ જશે અને મેસે અમે કશું ત્યાગ કરવાનું કહીએ નહીં ત્યાગ કરવાનો કેમિક માર્ગ થયો એટલે સ્ટેપ બાય સ્ટેપ ક્યારે લાખો તારી ના પડે કેવું મોડું પડશે આનંદ અહીંયા દર રાતે આનંદ ઉત્પન્ન થાય છે ઉલ્લાસમાં પાપો ભસ્મીભૂત થયા કરે શું કહે ભક્મી ભૂત થઈ જાય આનંદ અને આનંદ એટલે ભૌતિક આનંદ નથી ભૌતિક આનંદ મૂર્તિ આનંદ કહેવાય કેવું મૂર્તિ થઈ અહંકાર સહિતકારી આનંદ કેવાય પરમાત્મા આનંદ કેવાય બધું કરે છે ચોખ્ખું થઈ જાય ચોપડા થઈ જાય આમ સા ચાર બીરવાના આઠ વાના જીત ચોપડા થઈ ગયા બધો રૂપિયા હોય વાંચી દીધી આ પાયેલી પાયલી ધીરા અને આ વેપાર ચુપો આખો દાડો કર્યા મોડા ફરી વળેલું હોય મળી ભરે પેલા ફરી હોય